રામ રાજ્યમાં પ્રજાતિ સુખી છે રામ રાજ્યમાં બધાના ઘરમાં સત્સંગ થાય છે એક દિવસ ઘરમાં બુહારી ન કરો તો ઘર બગડે રામ રાજ્યમાં બધા જ્ઞાની છે કોઈ મૂરખ નથી રામ રાજ્યમાં કોઈ રોગી નથી કોઈ નગેર ઝઘડો નથી પાપનો પૈસો જોઈતો જ નથી બધા મહેનત કરે પરિશ્રમથી કમાવેલો પૈસો બુદ્ધિ ને બગાડતો નથી ने बगाडे, में में करे राम कोई रोगी न आँ शरीर धर्मक सनातन धर्म नोग थे नहीं आज कल रोग बहुत अधिक આ શરીર ધર્મ ક્ષેત્ર છે આ શરીર ભોગ ક્ષેત્ર માનવ પાપ છોડી શકે છે માનવ બહુ સાવધાન રેતો પુણ્ય કરી શકે છે આ શરીર ધર્મ ક્ષેત્ર છે લોકો ધર્મ ભૂલવા લાગ્યા બધા આનંદ માં છે રામચંદ્રજી ના ત્યાં બે બાળકો થયા છે લવ અને કુશ કુશ નો વંશ વધ્યો છે કુશ ના વંશ નામનો રાજા થયો आ राजा आ वंशमा सुमित्र राजा सुधीज आ वंशमा राजा वंश रेसे पी आंश नो राजा राजा सुमित्र विनाश इक्श्वाकूणाम अयम वंश सुमित्रा भविष्य ચંદ્રવંશ માં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના આદિ નારાયણ પરમાત્માના દુતિ માંથી કમળ ઉત્પન્ન થયું કમળ માં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી ના પુત્ર અત્રિ ઋષિ થયા અત્રિ ઋષિ નો પુત્ર ચંદ્ર થયો ચંદ્ર નો પુત્ર બુધ થયો બુધ નો પુત્ર પુરુરવા થયો ખુશી સાથે થયું હતું એમના ઘેર જે દીકરો થયો એનું નામ જમદ અગ્નિ જમદ અગ્નિ પરશુરામ ભગવાન પ્રગટ થયા પરશુરામજી ની કથા સંક્ષેપન કરી છે એવા અનેક રાજાઓ થયા યયાતી મહારાજ ના ઘેર બે રાણીઓ છે દેવયાની અને શર્મિષ્ઠા દેવયાની ના ઘેર બે પુત્ર થયા યુ અને નવમ સ્કંદના સમાપ્તિ માં આવે છે પુરુ નો વંશ વર્ણન કર્યો છે પૂરો વંશમ પ્રયા ભરત રાજા થયો ભરત રાજાના વંશમાં દિવો દાસ થયો દિવ રાજાના વંશ માં રાજા થયો રંથિદે રાજાના વંશ માં અને સંત થયા સંત નું રાજાને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ મત્સ્ય રાજાની કન્યા સત્યવતી અતિ સુંદર હતી સત્યવતી ની માગણી મત્સ્ય રાજા કહ્યું તમારા ઘેર દીકરો છે ભવિષ્ય જે દીકરો હતો તે બહુ લાયક હતો એને પૈસો પણ ના આપવું અન્યાય થાય દેવ વ્રત ને ખબર પડી મારા લીધે પિતાજી દુખી થાય દેવવ્રત મત્સ્ય રાજાના ઘેર ગયા અને પૈસો ન લો કદાચ તમારા છોકરાઓ રાજના માટે ઝઘડો કરે તો દેવવ્રતે વિચાર કર્યો છે અને પછી હાથ ઉંચો કરીને બોલ્યા છે માટે ઘણા આવતી નથી પૈસા નો મો जे मन का सत्यवती साथे लग्न कराजेर बेको थे चित्रांगदित्री પુત્ર રાજા કુ થયો પરીક્ષિત રાજા સુધી વંશ ની કથા કરી પરિક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે અમારો વંશ આગળ કેટલો વધશે ભવિષ્ય ની કથા કરો સુખદેવજી મહારાજે ભવિષ્યની કથા કરી છે રાજાનો દુરાગ્રહ હતો સર્પવો હું વિનાશ કરીશ જગત માં કોઈ સર્પ ન રહેપવિનાશ કરવા માટે મોટો યજ્ઞ કર્યો અગ્નિ માં પાડો એને બાળી નાખો બ્રાહ્મણો એ કહ્યું તક્ષક નાગ નું રક્ષણ ઇન્દ્રદેવ કરે છે જન્મે જે રાજા એ કહ્યું તમારી પાસે એવા મંત્રો નથી ઇન્દ્રિમાં બ્રહ્માજી ને તે ઠીક લાગ્યું ને આ શું કરે છે આસ્તિક નામના ઋષિને મોકલ્યા છે આસ્તિક ઋષિ જન્મે જે રાજાને સમજાવે છે આ શું કરો છો તારા પિતાને સમજાવી આસ્તિક ઋષિએ સર્પ વંશ નું રક્ષણ કર્યું છે સંસાર એ જ ભગવાન નો ચમત્કાર છે સર્પ ને કાન નથી હોતા સર્પ આંખ થી છે અને આખથી જ સાંભળે છે ભગવાન કેવી લીલા છે સામવાની શક્તિ રાખી જન્મે જે રાજાને સમજાવ્યો છે જન્મે જે રાજાના વંશ માં શ્રુત છે ઉગ્રસે ભીમસે ને એવા અનેક રાજાઓ થયા પાંડવો વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાનું યદુ મહારાજ ના વંશમાં સહસ્રજીત ક્રોષ્ટા નવા રાજાઓ થયા આ વંશમાં સતજિત રાજા થયો સતજીત રાજ થયો સ્વામી ની કૃપાથી કાર્તવીર્યાર્જુન ને બધી સિદ્ધિઓ મળી કાર્તવીર્ય રાજાના વંશમાં જ્યાંઘ નામનો રાજા થયો દીકરો કૌશ થયો છે દેવક મહારાજ ના ત્યાં અનેક કન્યાઓ છે સહદેવા ઉપદેવા દેવ રક્ષિતા દેવકી આ કન્યાઓનું લગ્ન વસુદેવજી સાથે થયું હતું એક એક નો વંશ વર્ણન કર્યો છે સમાપ્તિમાં દેવકી થયા બી અને આઠમા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સનાતન વૈદિક ધર્મ અતિશય પ્રિય છે વેદ પ્રતિપાદિત સનાતન ધર્મ નું રક્ષણ કરવા માટે ભગવાન જગત માં હું કોઈને સુખ આપવા માટે આવું છું દુર્જન નો વિનાશ કરવા માટે આવું છું એવું બોલ્યા નથી ભગવાન કે છે અર્જુન ધર્મ સંસ્થાપના ત્યાંથી ભગવાન ગોકુળમાં પધાર્યા છે વનવાસીઓને અલૌકિક આનંદ આપ્યો છે કૌસાદિક રાક્ષસો નો વિનાશ કર્યો श्री कृष्ण मथुरा द्वारिकाधीशी भक्ति माधक ग्रहस्थ घर मावधान थी रहे साधु गाफल रहे संसा સુખ લેવા જાય છે એને દુખ ભોગવવું જ પડે છે આનંદ ભગવાન આપે છે આનંદ કોઈ સ્ત્રી પાસે નથી આનંદ કોઈ પુરુષ પાસે નથી માત્મા નારાયણ ઘરના લોકો સાથે પરિપૂર્ણ વૈરાગ છે શ્રી કૃષ્ણ મહા યોગી છે અને શ્રી કૃષ્ણ મહાભોગી છે યોગ અને ભોગ બંને વિરુદ્ધ યોગી ભોગી થઈ શકે નહી ભોગી યોગી થઈ શકે નહી કૃષ્ણ મહાયોગી મહુ ફળ યોગી ને કોઈ રોગ થઈ જાય તો સમજવું એના યોગમાં ભૂલ છે યોગી કોઈ દિવસ રોગી થાય નહીં શ્રી કૃષ્ણ મહાયોગી છે કોઈ દિવસ તાવ આવ્યો નથી અજીર્ણ થયું નથી તમે બે દ્વારકામાં ગયા હશો ત્યાં તો ભોગની ગણતરી જ નથી હોતી સત્યભામાજી લઈ આવે રૂકમિજી ના ત્યાંથી આવે જાંબાવતીજી લાવે વૈષ્ણવો લાવે જે આવે તે બધું આવો પણ એમને કોઈ દિવસ અજીરણ થયું નથી ભગવાન મરણ થયું પ્રભુએ વિચાર કર્યો કે આજે થોડું રડવું જ જોઈએ ભક્તિ ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે भूल थी जाए भगवान बहु उदार व्यवहार में भूल था था तो व्यवहार में बहुत सावधान रहे व्यवहार में भूल, भूल था था सहन करता भगवान सहन कर प्रभु विचार करो आज थोड़ा रड़वे आज हूँ न रडू तो आ सत्य भावा मैंने मेणू मार्गे मार बापू जी गुजरी गया ભગવાન કે જે મને બધું આવડે છે વ્યવહારમાં બહુ સાવધાન રહેવું પડે છે શ્રી કૃષ્ણ બધી લીલા કરે છે એક લીલા કોઈ દિવસ કરી નથી બઉ ભોજન કરવાથી યોગીઓને શ્રી કૃષ્ણ વાલા લાગે ભોગીજીવો ને પણ શ્રી કૃષ્ણ વાલા કૃષ્ણ લીલા એવી દિવ્ય છે બધાને આનંદ આપનારી છે થા માં બાળકોને પણ આનંદ આવે છે જવાન ને આનંદ આવે છે વૃદ્ધો સ્ત્રીઓ વક્તા બહુ વિવેક થી કૃષ્ણ કથા કરતો હોય તો કૃષ્ણ કથામાં નાસ્તિક ને પણ આનંદ આવે વીક થી કથા કરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હું જપ કરું છું વક્તા બહુ વિવેક થી કથા કરતો હોય તો નાસ્તિક પણ કથામાં આનંદ આવે આનંદ આપનારી ્યો છે કૌરવ પાંડવો ના યુદ્ધ નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતાર ઉપાય નવમ સ્કંદ ના સમાપ્તિમાં સંક્ષેપ માં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણન હવે દસમસ્ક નો આરંભ થાય તમારા ગામ તમે ભૂલી જાવોકુળમાં વૃંદાવનમાં રહેવાનું તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી વૈષ્ણવ તે છે જેનું મન ગોકુળ વૃંદાવન જ રહે છે મન ભગવાન દૂર જાય ત્યારે બહુ પાપ થાય भगवान बगड़े मन भगवान चरण लीला लीला पण मन हटी जाए, तो भगवान મહારાજે બધું છોડ્યું છે પછી જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહેળો રોગ જયારે બહુ વધી જાય ત્યારે બધું પીળું જ દેખાય બીજો કોઈ રંગ દેખાતો જ નથી એક રોગમાં કેવી શક્તિ છે અતિશય જ્ઞાન ભક્તિ વધ્યા પછી જગત રહેતું જ નથી સુખદેવજી મહારાજ ની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી વાસના પૂર્ણ વિનાશ કર્યો છે એમને લંગોટી ની પણ જરૂર નથી બધું છોડી દીધું છે જેને લંગોટી ની પણ જરૂર નથી એ કૃષ્ણ કથા કરે છે કૃષ્ણ કથામાં એક મોટો લાભ એ છે વક્તા વિવેક થી પ્રેમથી કથા કરતો હોય તો કથામાં જગત ભૂલાય આનંદ જગત માં નથી જે જગતને ભૂલી જાય છે પ્રત્યાહાર કરે છે નાક પકડીને બેસે છે તો પણ જગત દેખાય કેટલાક સંતો આંખ બંધ રાખે તો પણ જગત ભૂલાતું નથી ધ્યાન કરવાથી મન કેટલું બગડ્યું છે એની ખબર પડે કેટલાક લોકો આંખ બંધ કરીને બેસેપ દેખાતું નથી સંસાર ને મનમાંથી કાઢી નાખવાનો બહારનો સંસાર કોઈને ત્રાસ આપતો નથી જે સંસાર મનમાં છે પાણી નૌકામાં આવે તો નૌકા ડૂબે છે અને નૌકામાં જે બેઠો છે એ પણ ડૂબી જશે સંસાર સમુદ્ર છે સંસારના વિષયો પાણી જેવા છે વિષયો જયારે મનમાં આવે છોડીને ક્યાં જશો સંસાર ને મનમાંથી કાઢી નાખે મનમાં પરમાત્મા નું સ્વરૂપ સ્થિર કરો તમને મરતા પહેલા મુક્તિ ના જેવો આનંદ મળે છે ભાગવત ની કથા એવી નથી મળેલા જ્ઞાન માર્ગ માં ઇન્દ્રિયો સાથે થોડો ઝઘડો કરવો પડે છે ઇન્દ્રિય રૂપી દરવાજો ઉભા ડોરે તો વિષયરૂપી પવન અંદર આવીને કામ મળે છે આંખથી દર્શન કરો મન થી સ્મરણ કરો જીભ થી જપ કરો કેટલાક યોગીઓ મન ને જબરદસ્તી થી પકડે છે ંધ્ર માં લઈ ગયા સાત હજાર વર્ષ સમાધિ માં બેઠા હતા સાત હજાર વર્ષો પછી જાગ્યા છે સામે કિનારે જવું હતું નૌકામાં બેઠા છે એક સાધારણ સ્ત્રી નૌકા ચલાવે છે મન મૂરખ બનાવી દે છે મન ને જબરદસ્તી થી પકડો એ બહુ સારું નથી મનને પ્રેમથી સમજાવો જે વિષ ખાય છે એક જ વાર મરે છે વાસના એવું વિષ છે અને જન્મથી જીવને મારે છે માર પડશે આવા ખરાબ વિચાર શા માટે કરે છે પૂર્વજન્મ નું મન લઈને જીવ આ શરીરમાં આવે જેનું મન બહુ બગડેલું છે તેનો બીજો જન્મ પણ બગડે છે જે મન થી બહુ પાપ કરે છે મન ને મનની બહુ કાળજી રાખજો મન બગડે નહી મન પાપ કરે નહીં માનો કપડા ની કાળજી રાખે છે કેટલાક લોકો તો અથાણાની પણ બહુ કાળજી રાખે વારંવાર અથાણું બગડી ના જાય બીજું બધું બજારમાં મળશે લાખ રૂપિયા આપો તો પણ મન કોઈ ઠીકા ને મળતું નથી આજ મન બીજા જન્મ સાથે આવવાનું મન ને હાથ બીજા જ પંથે ચિજાવે તરી શ્રી હરિ પાણી કર્મ સોડો નિવે વંદ્ય સર્વ ભાવે કરાવે પ્રભાતે મની રામ ચિંતિત જાવા પુ વૈ રામ આજી વદાવા મુખી રામ નહી મનને હાચવ્યું બીજા કોઈને સુધારવાની ભાનગડ માં ને નહીં માનવ માનવ ને સુધારી શકતો નથી ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે જીવન સુધરે સમાજ નહીં સુધરે જીવન જેવું તમે વ્યક્તિગત તમારું જીવન સુધારી શકો છો મનને પ્રભુના માર્ગ માં ભક્તિ કરો કાનથી ભક્તિ કરો જીભથી ભક્તિ કરો મરતા પેલા જ મુક્તિમાત્માના દર્શનમાં સ્મરણ માં તન્મ કૃષ્ણ કથામાં સુખદેવજી જેવા યોગીઓને આનંદ મળે છે પરિક્ષિત જેવા વિલાસી ભોગીજીવને પણ એવી અતિ મધુર કૃષ્ણ કથાનો આરંભ થવા